चालो हम अपने अपनी एक बीजा एक बीजा कर मार अंदर दादा भगवान स्वरूप केव रीते प्रत्यक्ष करूँ तो के दादा भगवानी आ स्वरूप कीर्तन भक्ति करी शू कहू कारण के दादा भगवान प्रत्यक्ष है समझू आ कार्य विषय एट आप प्रत्यक्ष है तो प्रत्यक्ष की भक्ति करे तो आप प्रत्यक्ष धीमे धीमे खुलता जाता जाए सकम न कर ज्ञान लीधे तो आज्ञाधर्मेज प्रत्यक्ष करने परोक्ष सत साधन परंतु सत प्राप्त कर आज्ञाधर्म मुख्य आम परोक्ष कहवाय अपने पर अनुभव प्रत्यक्षता करे एम छ ક્યાં મેહુલા કેમની ને કેવી છે ને શું છે ને કઈ નહીં બધી ઉપરથી નીચેથી સાઈડથી બધી દિશાઓથી એને સમજી લેવી પડે ઓળખી લેવી પડે તો બધી દિશા આપણે ખુલ્લી થઈ જાય સમજાયું હા એ તો મારો છે આશીર્વાદ છે એ સતત પ્રેર રાખવી પડે અને હું આ મેહુલાની ઓળખાણ કરી બરાબર કરી લઉં તો નવરાતના વખતમાં પ્રેક્ટિસ પાડવાની બહુ બરાબર સમજાયું ને काम आए तेरे अपनी आज्ञा प्राणी फाइल लाई संभाव निकाल बिक हूँ करूट जा रही करता तो व्यवस्थित शक्ति है आ रीते संभाव निकाल फाइल हो नहीं तो पी अपने शुद्धात्मा प्रदना करी से अपनी पास हम्मी એમને શ્રેણી નંબર ત્રેવીસ માંથી બે સૂત્રો ત્રેવીસ ચોવીસ માંથી એક સૂત્ર પૂછ્યું છે ત્રેવીસ માં સૂત્ર નંબર એકસો ને परिणति आत्मा हाजरी न सूचक परिणति आत्मा हाजरी छे बहुत गुड से आ भारत मा में बढ़ा टेक्निकल लोग मुश्किल पड़े समझा हम्म पेलू ले समझ पड़े तो कल्याण थी जाए પરિણતિ એ બધું સમજવું બહુ મોટી વસ્તુ છે શું એટલે આત્માની હાજરી ના હોય તો કશું જ ના હોય એટલે આત્માનું અસ્તિત્વ સમજવા માટે વસ્તુ કરીને પણ વસ્તુ તો આવે નહી વસ્તુ ઓળખાણ પેલું અસ્તિત્વ પણ પ્રાપ્ત થવું એ બહુ એ છે મુશ્કેલ છે જે અસ્તિત્વ પણ એ હાજર સદાય રહ્યા હોય પૂર્ણત્વ કરીને પરિણતિમાં આવી શકે પરિણામ અને આ છે એ તો કુદરતી બદલ જેને આવે છે કર્મ ફળ સ્વરૂપે એ પણ રહ્યા જ કરવાની કોઈને છોડે નહીં ફરતી કલર તમારે લશ્ચર ને પરિણતું છે કોણ હે પણ તમારે રાખવું જોઈએ બોલવાનું જો પૂછવું જ હોય તો કારણ કે આપડે આટલો મોટો હોલ છે તે વખતે પ્રવર્તમાન હોય ઉદય સ્વરૂપે તે પ્રમાણે એની પરિણતિ હોય બીજું કશું નથી સમજાયું એવી રીતે પરંતુ આ જન્મ મરણના ચક્રમાં ભટકાવનારી રેશિયા છે તે નીચલી ત્રણ રેશિયાઓને કહી છે એમાંથી મુક્તિ પામે કૃપાથી જ્ઞાની પુરુષ થકી તારે ઉપરની રેશિયામાં પ્રવેશ પામે છે પછી પરિણતિ શબ્દ આખો પર અને સ્વ બે ભાગે રચી જાય છે નહીં તો પછી પરને સ્વ માનીને એકા કરે એ એકાદમ ભાગે રહ્યા કરે તો આદાત્મ થઈ જાય છે પરંતુ પર ને સ્વ એ તાદતમાં નથી થતા પરોર જાત જાતની રીતે દેવ કેવી રીતે છે દ્રષ્ટાંતો છે દાખલા તરીકે માટી છે માટીનો ઘટ બને છે માટીનો ઘટ બને છે તો માટી ને માટી નો છે બેને સ્વભાવ બે નો આ પ્રમાણે પરિણતિના પ્રમાણે પરંતુ એ ઘટ બનાવનારો કુંભાર અને ઘટ એ બેનો જે સંજોગ છે એને તાદાત્મ્ય સંબંધ નથી કે ના હોય શકે સમજાવ્યું ને નહીં તો કુંભાર માટી થઈ જાય માટી કુંભાર થાય એવું ના આવે અને માટી બદલાઈ ગયો એટલે આવા બધા દ્રષ્ટાંતોષ જાત જાતના આગળ જઈએ તો શ્રેણી ચોવીસ માંથી એકસો ને સિત્યાસી વ્યાખ્યાન એટલે વિશેષતા વગરની માલિતી વગરની જે ખરી પડી તે નિર્જારા થઈ ગયા વ્યાખ્યાન કે છે વ્યાખ્યાન એ તો આત્માની હાજરી છે એટલે જે આત્માની હાજરી બધું વાર હોય જ વ્યવહારમાં હોય કુદરતી હોય સમજાયું ને એટલે આપણા જૈન દર્શનમાં ને બધા ધર્મોમાં બધાને વ્યાખ્યાન શબ્દ હોય છે પરંતુ દર અસલ વ્યાખ્યાન ભગવાનની ભાષામાં કહ્યું એનું અર્થ એ છે બધી રીતના હોય છે ને પરંતુ આ વિશેષતા વગર ની ને ત્યારે ભગવાનની ભાષાનો જ એટલા માટે અધ્યાત્મમાં ઉપદેશ અને સિદ્ધાંત માટે બહુ કહેવાયું છે પુષ્કળ કહેવાયું છે એટલે ઉપદેશ આપ્યા પહેલા ઉપદેશ પહેલો કે છે અને સિદ્ધાંતમાં સિદ્ધાંત સરખો બેઠો હોય તેને જ એ ઉપદેશનો હક છે ઉપદેશ ના આપી શકાય તાત્કાલિક અને વ્યાખ્યાન તો સામાન્ય બને વ્યવહારમાં કહીએ છીએ એ રીતે જ બધું હોય પણ વિશેષતા વગરનું હોય વ્યવહારમાં પણ હોય ને તો એનું બધું વખણી જાય તે તો બહુ ઓછાનું બને છે ને એવું બને છે સમજ સામાન્ય ભાવે તો આપણે લૌકિક ભાષામાં ઉપયોગ મેહુલાનું પણ પતિ ગયું હવે આપણે ધીરુભાઈ ગાઠાણી હા તમે તો રોજ નવું નવું કાઢો છો ભાઈ સાહેબ આજે કઈ રાતને કે સમજ સમજ કો સમજ કો સમજો એવું કઈ શકે છે ને સમજ સમજ કે સમજ કો સમજો શું કે છે અને પરિપૂર્ણતા ને પામી સમજ એ કેવું જ્ઞાન છે પરિપૂર્ણ સમજ એ સમજ નું આટલો બધો મોટો વિસ્તાર છે એનો શરૂઆત થવી ઘટે એવા કરુણા સાગર મળે ત્યારે કામ થાય સમજ્યું એટલે એ સમજ પાડી દે બધી બધી સમજાય અને સમજ હકીકતમાં પરિણામ સ્વરૂપ કહેવાય છે એટલે આપણને જે વ્યવહારમાં સમજણ કહીએ છીએ ને એકબીજાની સમજણ એકબીજાનું પ્રદાન થાય છે આલા પ્રદાન એમાં સમજ મળે જેવી જેટલી એ પ્રમાણે સમજ દરેકને થાય એટલે સમજ શબ્દ જેવી સમજણ મળી છે એ કેટલી કેવી રીતે ફિટ થઈ છે એના પર છે બધું એના પર છે આપણે બધી કહીએ છીએ ગેડ બેસી કે છે ગેડ બેસી એટલે સત્સંગમાં પણ એ જ પ્રમાણે છે અનુભવવાણીમાંથી જેને જે સિદ્ધાંત બધા વચનો આવ્યા સિદ્ધાંતો બધા ખુલ્લા થતા જાય દ્રષ્ટાંતો સાથે બધી રીતે તેમાં એ આપણે સમજણ પડી હોય બરોબર સરખી ગોઠવાય અને પછી એ પ્રમાણ આપણું જીવન જતું જતું જાય શ્વસનય એવું ચાલે પરિણામે એવા હોય બધા એ સમજ કહેવાય છેલ્લે એટલે કે સમજણ પ્રાપ્ત થવી એ કારણને કારણે સમજ એ પ્રતિ છે છેલ્લું પરિણામ એટલે તમે ત્રણ પૂછ્યા છે પહેલું છે આપણા જીવનનું કાર્યક્ષેત્ર બહુ મહત્વનું છે દરેક વ્યક્તિએ પોતાનું કાર્યક્ષેત્ર બરાબર સમજી લેવું જોઈએ અને એ કાર્યક્ષેત્રની સીમામાં જેટલા સિન્સિયર રહે અને સિન્સીયરિટી કહી એને સિન્સિયારિટી કહી પોતાનું કાર્યક્ષેત્ર સો સિન્સીટી ઇઝ વર્ક વર્ક રિલેટેડ જો વર્કની સિન્સિયરિટી હશે તો માઇન્ડ કન્ટેન્ટેડ એટલે કે સંતૃપ્ત રહેશે અને આટલું જો હોય તો યુ આર ધી હેપીએસ્ટ પર્સન અને તમે જો હેપી છો તો તમારા લીધે બીજા બધા પણ તમારી પર તમારી અસર પડે છે એને અધ્યાત્મ માં નિષ્ઠા શબ્દ કે છે નિષ્ઠા એટલે નિષ્ઠા જે હોવી જોઈએ તે ન હોતા જ્યાં નથી ત્યાં આગળ પોતે બેસી ગઈ હોય છે એમાંથી નીકળ્યા છટક વગર અગર તે આપણે કૃપાથી આપણે નીકળી જઈએ અને આપણે જે છીએ તે નિષ્ઠા એની બેસી જાય શું એટલે જ્યાં બ્રહ્મ નથી ત્યાં આગળ નિષ્ઠા હતી એ કૃપા સાગર કૃપા આપણી વાપર થાય ભગવાનની ચૌદ લોક નાથની ત્યાર પછી આપણે જે છીએ તે બ્રહ્મ તે નિષ્ઠા બેસી જાય અને નિષ્ઠા બેસ્યા પછી બે નોકામ કરે પેલી બેઠેલી નિષ્ઠા નીકળી જાય પરંતુ એ બ્રહ્મનિષ્ઠ જીવન જાય છે એ બેની જોડેની વચ્ચે જીવન ચાલુ થઈ જાય એટલે સિન્સિયરિટી ઇન ઓનેસ્ટી આમ સંસારમાં વ્યવહારમાં આપણા કર્મભૂમિમાં ભારતમાં કયું જ છે બધું સિન્સિયારીટી ઇન ઓનેસ્ટી ખાસ तो बदा धर्मो मजा नीति पर एक दादा भगवान विधान मूक्य ना कर हाथी बात नहीं अति तारा थ बराबर પણ નિયમમાં ન રહી નિયમમાં રહીને કરે છે નિયમમાં અહીં નિયમ શબ્દ બહુ મોટો છે અધ્યાત્મ પણ એટલો અગત્યનો છે નિયમ યમ નિયમ સંયમ આપ કયો પુરી ત્યાગ અથાગ બહુ એ પદ જે બધા અધ્યાત્મ પ્રેમીઓ છે એને બહુ ગમે છે માથાકુર મહેનતું બધું તારું આડકાણ ચામડી રહી ત્યાં સુધી કર્યું પણ એમાંથી કશું હાથ ના પડ્યો હાથમાં કશું આવ્યું કશું જ રહ્યું ખાલી ખાલી રહ્યો તો હવે તું તારા મન થી વિચારતો નથી કે હવે એનાથી શું રહ્યું હવે તું તારી રીતે સૂત્ર છે લાઈફ ઇઝ એક્ઝેક્ટ સાયન્સ એ કોઈ સમજવું સહેલું નથી છતાં સરવારે સહેલું છે પરંતુ એ સમજણ ને પ્રાપ્ત થવું આ કારણે માટે અત્યંત કઠિન છે એટલે એમાં પુણ્યશાહી ભાગ્ય સારી રીતે પ્રાપ્ત થાય સહેલું નથી એ પણ કાળ બહુ વસમો છે આજે સહેલું સમજવું બહુ વસમું થઇ પડે છે સીધું કારણ કે આપણું આપણા જેટલું સીધા પડવું થાય એટલું સમજાય ને એ સીધી વાત છે સમજે એટલે દાદા કહે છે મારી જોડે કોઈ વાત કરનાર આવે તો મને બહુ બોલ્યા નથી એવા પણ મારી દર્દી હું તો એની જો વાત કર્યા કરું મારો ઉપયોગ જ બધા પર હોય પણ એ મારી દ્રષ્ટિ હોય મારી દ્રષ્ટિ જોડે મેં નથી રહી રાખી શકતો ને હું એ મારી દ્રષ્ટિ સાથે મેં રાખ્યા તો કામ થઈ જાય તો સમજ હું મારે મારે સીધું જોવાનું હોય પેલો બાકીથી મને સમજવા જાય કેમ ન સમજવું जो बाकू तो समझ रीते मूके जाए खसी जाए पे मौन लाइफ खरी रीते तो दादाए बहु सुंदर कहू के आत्मा मूल आत्मा साइंस तो पी आज विज्ञान युग में सायंस युग में आ बद सा निकल शक्य शक्य हो आत्मा सायंस चे तो पत्मा सायंस समझा बहु जरूर है एवं सायंटिस्ट पर आ समझू पड़ सह बधा भौतिक विज्ञा जैसे कहते हैं जो बाह्य सायंसोलौक है मुंडेन शब्दोंपरे बहुत बने के મને કેવી રીતે બહુ મુશ્કેલ છે હું કોણ છું એ જાણી લેવું પડે કોઈએ અને આખા વિશ્વમાં આ બધું આવે તો બહુ પ્રસરી ગયું છે આ તો બહુ સારી રીતે પ્રસરી ગયું છે અને આપણે માનીએ પણ પરદેશમાં એના પર તો નીકળવા માંડ્યા છે આ જગત પાછું પોલમ પોલ છે એવું દાદા એ કહ્યું એવું કહ્યું જ કંઈક એટલે એની એક્ઝેક્ટનેસ એક્ઝેક્ટનેસ થી જો સમજાય વિજ્ઞાન બીજાનું કામ નથી અને પોલમ પોલ છે સમજવું હોય અરે આટલી નક્કર હકીકત છે પોલમ પોલ કેમ કહેવાય અરે ધોલ મહારા છે એના અર્થ બધું નથી એવું પોલમ પોલ છે પણ કોના માટે દ્રષ્ટિ છે એના માટે બધા માટે કામ ના લાગે છે रिव समझ कया पक्षे छे? रियल पक्ष रिव कार रि पक्ष मीकर प्रोसेसो शुद्धिकरण बनता है रिजलेटिव અને એ સ્વભાવમાં પરિણમતા પરિણમતું સ્વભાવથી કેવી રીતે તો કે આપણા જ્ઞાતા દ્રષ્ટાના પ્રયોગ પ્રયોગથી સમજાયું ને એટલે જેની પાસે આત્મ આવી ગયું એ પછી પ્રયોગી સ્વરૂપનું જીવન બહુ સુંદર જીવી શકે છે અને પ્રયોગીવાય કે દખલ ના કરે જીવી જતો બધા જોડે આમાં આવે બધું થાય બધા પ્રયોગોમાં કેટલું બધું બને બધું થાય પણ જો એક્ઝેક્ટ હોય તો પ્રયોગી સમજે ચાલી રહેલા પ્રયોગમાં પોતાનો એ પ્રયોગથી મુક્ત થવા માટે પોતે અંદર જે મૂળ સાયન્સ વિજ્ઞાન ને પામ્યો છે અને વિજ્ઞાન પામ્યો છે એટલે વિજ્ઞાની તરીકે પ્રયોગ નો કરનારો અને એ જ પ્રયોગનો જોનારો અને એ જ પ્રયોગના જોનારા તરીકે જીવનારો આ થઈ શકે છે બધું એક થઈ જાય છે એમાં ને એટલે આ રિલેટિવ સાઈડમાં રિલેટિવ થી છે રિયલ સાઈડમાં રિયલથી પણ રિયલ એવું કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી આ રિલેટિવ આ પ્રમાણે શુદ્ધિકરણને આ રીતે તૈયાર કરે રિલેટિવ રિલેટિવ સ્વભાવથી બહુ ચોખ્ખું જ છે બિલકુલ પ્યોર છે પરંતુ આપણાથી જે ઇમ્પ્યોર થયેલું છે ને એ આવો પ્રયોગ અને પ્રયોગની બધી પ્રયોગથી એ આખું શુદ્ધિકરણ થતું જતું જાય સમજે એટલે સરવારે પ્રયોગ બધો સ્વભાવમાં આવવા માટે આ પ્રયોગ નું જીવન છે તે શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપે પણ જ્યાં સુધી આ પૂતગલ જોડે જોડે છે ત્યાં સુધી આ બન્યા કર આપણા સ્વભાવને પ્રાપ્ત થયા પછી એ જ છે સમજે પણ હોવા પણ હું એ શબ્દ બહુ બોલવા જેવું નથી થાય એટલે એ તો આવી ગયો બધું અને વસ્તુ સાથે આવેલું છે આપણે એટલે આપણી બધી આપણું પ્રયાણ પૂર્ણત્વ તરફ થાય છે હવે એ પ્રોસેસમાં ચાલ્યા કરે છે સમજાય છે ને એટલે હવાપાળની વાત તો એક સમજવા માટે કે તો હું શુદ્ધાત્મક દ્રષ્ટિએ કરીને અકર્તા છું પરંતુ વ્યવહાર દ્રષ્ટિ કરીને વ્યવહારથી વ્યવહારનો કરતા છું શું કહ્યું અને વ્યવહાર દ્રષ્ટિ સિવાય બીજી મૂળ દ્રષ્ટિ હોય નહીં ત્યાં સુધી વ્યવહાર નોખા જરૂર પડ્યા પણ હવે તમારે આ રીતે રહેવાનું તમે માનતા હતા કે આ ચોપડા હું છું અને ચોપડા પ્રમાણે જીવું છું ના આવી રહ્યું નહી સમજાયું ને એટલે તમે જેવું માનતા ત્યા ચોપડે આખો ચોપડો મેં આખો બંધ કરાવી દીધો એને સીલ કરી દીધો અને ફાઇલ કરી દીધો હવે રહ્યો નહી તમારે શું એટલે ખાલી જે તમારો બધો વ્યવહાર રહ્યો ને એને તમારે કશી શિલક બાકી ના રહે એમ એની જોડે એમાંથી નીકળી જાવ શિલક બાકી ના રહેવી જોઈએ હમ કોઈ બે બાજુ કોઈ પણ બાજુ નહીં સમજ્યું અને આજે અમે તમને કહીએ છીએ કે તમારા આત્મા નથી એ તમારા નિશ્ચય હશે તો એ પ્રમાણે થઈ જશે પરંતુ તમે એના કરતા નહીં કરતા તો તમારો આખા બધા વ્યવહારનું બધું આ શક્તિ છે અને શક્તિ વગર એક પણ થાય નહીં અને થતી આપણે કરતા પણ સમજીએ છીએ તેની આ બધી ભાંજગઢોને બધું ઉભું થઈ જાય છે પણ એ તો છે જ એમાં તો બધા ચાલવાનો જગત થયું પણ જેને એમાંથી નીકળી ગયા છે એના માટે આ ચાલ્યા કરે સમજાયું ને એટલે આપણે જ આપણા મન વચનકા પર ઉપકાર કરીએ છીએ એટલે પછી આપણું મન વચનકા પણ બીજાઓ માટે બીજાઓ માટે એટલે પર થયું એમના માટે એ ઉપકાર સ્વરૂપે જીવી જઈ શકે છે જીવી જઈ શકે એમાં ઉપકાર કરવો નથી પડતો હમ પરંતુ ભગવાન જોયું કે આ બધા બહુ વિસ્તાર કરવાથી કોઈ ગામડિયા બધા સમજ કેમ પડશે તો કે ભાઈ તને આ જીવનનો યોગ મળ્યો છે જીવવાનો હવે ઉપયોગ એવો કરી જાણ કે બીજા માટે જીવી જવું યોગ ઉપયોગ પરોપકાર એવી રીતે જીવી જજે એ ટૂંકામાં બધા સૂત્ર આપતા હતા એમાં બધું આવી ગયું કે છે અને પંડિતો હોય ત્યાં કે ભાઈ આ શરૂ થયું ટક્યું અને નાશ પામ્યું એટલે ટકાવું હોય તેના દ્રષ્ટિ નાશ થાય બરોબર છે પણ શરૂ નાશ થયું તે પણ એના પર બહુ રાખ્યું ઉત્પાત વય આ બધું બન્યા એક આમાં બધું જવાબ આપી દીધા બધા પછી વિસ્તારથી તો કરવો જ પડે ને જેટલો વિસ્તાર વ્યવહાર એટલો બધો લાંબો સમજો કરવું જ પડે જે પ્રશ્નો આવે એ પ્રમાણે ब तो तेसो साजन्म सीदांत स्वरूप समझु ज्ञान है पुनर्जन्न शब्द तो बहुत वपराय परंतु पुनर्जन्म एज इट इज जो समझा कल्याण શરૂ નથી શરૂ નથી આપણે બોલીએ નાખીએ બધા પુનઃ બહુ મોટો છે એ તો આરંભ અને પરિગ્રતિ મુક્ત થયા હોય એનું જ કામ છે આરંભ અને પરિગ્રતિ મુક્ત થયા હોય એનું જ કામ છે સમજાયું અને આરંપરિક મુક્ત થઈ સાત પ્રકારની સાત બંગી થી શ્રીમદજી બઉ કહ્યું છે હું શરૂઆત થી માંડીને સમકીત કેવળ જ્ઞાન સુધી એમને કહી દીધું કેવળ દર્શન પછી કેવળ બધું જ એટલે શું પૂછવું છે અમુક થાય એના વગર તો શક્ય જ નથી આરમ ને પરિવારથી મુક્ત થવું એટલે આપણે કારણ કે જીવી જવા માટે તમને એક બધું એમની બધી શક્તિઓ સાથે સમજણ આપી દે કે આવી જીવી જતો સમજણ આપી દે પછી એનો વિસ્તાર આપણો જેવો વ્યવહારનો વિસ્તાર એવું બધું હોય એટલે જ્યાં આગળ સમજણની જરૂર હોય ત્યાં સમજણ આપણે લઈ લેવી જોઈએ ત્યાં જ્યાંથી મળતી હોય ત્યાંથી સમજાયું ને અને આટલું મોટું વિશ્વ બધું છે મહાત્માઓનું બધું કોઈ દડો બનતું જ નથી આટલી સંખ્યામાં કોઈ દડો બન્યું નથી સમજાયું એક જ્ઞાની જેમ તેમ એકને જ્ઞાન અને બનશે એવું છે બહુ વસ્તુ છે એટલે અત્યારે આપણે આ પરિસ્થિતિમાં છે અત્યારે જે બની રહ્યા છે એમાં છીએ એટલે આપણને આની કિંમત ન સમજાય પણ જયારે પછી આગળ બધા સમજાય બધું બઉ મોટું સમજ પંડ્યા પ્રજ્ઞેશ નો અનુભવ પ્રજ્ઞેશ પંડ્યા ક્યાં છે તું છું તારો અનુભવ છે परिवर्तनशील रूपी जगत का जगत टूकायम काम एटे બહુ મથામર કરી રહ્યું છે પુષ્કર હકીકત જુદી છે હકીકત જુદી છે એટલે બહાર દેખાતું ના દેખાતું પણ જગત તો બધી રીતે છે હમ એટલે આપણે વિધિન વિધાઉટ એવો શબ્દ પ્રયોગ કરે છે બધો અને પરિવર્તનશીલ હંમેશા હોય છે જગત તો જગત કહેવાય નહીં જગત નહીં કહેવાય શું કહ્યું પરિવર્તનશીલ એ પરિવર્તનશીલતા જે છે તે આ જીવ અજીવ કહીએ છીએ અથવા તો ચેતન શું કહ્યું ચેતન અને દાદા ભગવાને જ આ અદભુત પાડ્યો કે ચેતન અને નિશ્ચેતન ચેતન એ બેના સંયોગ સંબંધમાં પરિવર્તનશીલતા છે નહિ હોય શકે એટલે આત્મઅનાત્મા વાક્ય છે સામાન્યપણે એટલે બધા ધર્મો પણ હકીકતમાં ચેતન શબ્દ ચેતન અને એની જોડે શું તો પૂદગન શબ્દ કહીએ પણ પૂદગન તો જૈન દર્શન એમને ખ્યાલ આવી જાય પણ નિશ્ચેતન ચેતન પ્રયોગ છે તે સાયન્ટિફિકલી બધાને સમજાઈ શકાય એવો છે નિશ્ચેતન ચેતન ગઝબતનું કોઈ ઉદાહરણ સમજાવ્યું એને વ્યવસ્થિત શક્તિ ચેતન નથી પરંતુ એ નિશ્ચેતન ચેતન સ્વરૂપે મિકેનિકલી કામ કરતી શક્તિ છે તો બધા જીવી શકે નહીં તો હું જીવવાના હતા શક્તિ વગર જીવન હોય જ ક્યાંથી અને એટલા માટે જાત જાતની રીતે બધી બધી કેટલી બધી રીતે શક્તિ બેરવા માટે પ્રયત્ન મથામણો કરી રહેશે બધા સમજાવ્યું ને એટલે નિશ્ચેતન ચેતન એ શક્તિ સંચાલિત છે કઈ શક્તિ તો કે વ્યવસ્થિત શક્તિ અને સંચાલન કેવી રીતે કરે છે એ જાતે નથી કરતી એટલે એ તો એની જગ્યાએ જ છે અને એની જગ્યાએ ઉપર નીચે એવું સ્થાન નથી એ તો ઓલરાઉન્ડ બધે ફેલાયેલું જ છે બધું પરંતુ એનું એનું સંચાલન કેવી રીતે થાય છે તો કે કુદરતી રીતે એટલે કુદરતમાં બધા संयोगों देश हो बढ़ो थी गए प्रयोग आखो पर रजू करत मध्यम थी समझ बदीज रीते दादाए समझा कि व्यवस्थित शक्ति कुदरत एन्योन्य संबंधी अन्योन्य, अन्योन्य एक बीजू है અને બંને પ્રકારે છે એ રીતે વ્યવસ્થિત શક્તિ ને કુદરત અને સામાન્યપણે જોશો તો કુદરત અને કુદરતને સમજવામાં બહુ જ લોકોના પ્રયાસો પુષ્કળ થયા સારા વિશ્વમાં થાય છે માણસને જાય બગીચામાં જાય તરત જ ઓળખાઈ જાય છે બહુ ઓળખાઈ જાય છે પણ જુએ છે બગીચામાં જીવ સૃષ્ટિ ને બધું એને લાગે છે અને જાણે છે કામ મનુષ્ય કૃત નથી મનુષ્ય કૃત નથી સમજ્યું પણ મનુષ્ય જીવતો છે મનુષ્યથી પોષણ પામે છે છોડવો છે જરા સીધો ઉગે તાર મનુષ્યથી જરા કે હરખ રાખે બે બાજુથી બાંધે નામ કરે સીધો થાય નહી તો પછી એમાં પાછું કર્મનું આખું સાયન્સ રહેલું છે સમજ હા બધું બીજા શબ્દો માં કઈ કે છે બધી રીતનું આ નામ રાશિ કહેવાય છે શું કેવાય છે નામ રાશિ આખી જગત એ બહુ વિસ્તાર છે જબરબસ્ત એના વિસ્તારમાં બધું જ આવી ગયું કશું બાકી ના રહ્યું એટલે દાદા કહ્યું કે આ વ્યવહાર રાશિ પ્રવેશ પામે છે અને પામતાની સાથે જ એ નામ કર્મ આવે છે નામ કર્મમાં એટલે નિગત વ્યવહારમાં પ્રવેશ થતા નામ કર્મ ની રાશિમાં આવી જાય છે એટલે નામ કર્મ વિસ્તાર આટલો મોટો છે બઉ વર્ણન છે એનું આ બાર અંગમાંથી પાંચમું અંગ જે છે વ્યાખ્યાન પ્રજ્ઞ કેવું નામ આપે છે લોકો પણ એમને ભગવતી સૂત્ર તરીકે પ્રખ્યાત છે એમાં પુનર્જમ છે બધા જ આવી ગયા આ ધરતી ભગવાન પૂછે ભગવાન ગૌતમ સ્વામી સાહેબ આ ધરતી છે પૃથ્વી છે એને શ્વાસ છે ભગવાન હા ગૌતમ શ્વાસ છે પાછું પૂછ્યું કેવી રીતે આપણે એ જે સરુ કર કેટલા બધા પ્રશ્નો કર્યા એમને ભગવાન જે જે અનુભવો થી નીકળ્યા એ બધા પાછા પ્રશ્નો આવે દેવનંદામાં મળી ભગવાન આ કેવી રીતે બને આપતો ત્રીસલા તણુ ક્ષત્રિય ગૌતમ પછી માતા હોય તો જ બને તો કે ગૌતમ એ મારી માતા છે એની કુખે મારો જન્મ થયો છે એટલે ગર્ભ ધારણ થયું એનો જન્મ થયો કયો કે છે એટલે ભગવાન સિદ્ધાંત હતો કે થવાનું થયું એ થયું જવું પડશે નીકળી ગયા અહીંયા અને સ્કૂલમાં નીચે ઉતર્યા નથી અરે કવિરાજે આવવાનાથન કેમ દેખા નથી કે એ તો માટુંગા ગયા કહે છે આપણે એટલે ભાષામાં આ અને તે પૂછ્યું છે કે અંદર દેખાતું જણાતું નહીં જણાતું એટલે સ્થિત્વર્ધ્વગામી રૂપી સ્વાભાવિકપણે જગત કાયમનું છે બધા પણ આ બે રમત જ આ છે પૂતગલ અને ચેતન બે છે હમ એટલે ઉર્ધ્વગામી અને પૂતગલ ભાર વારું છે વજન વારું બધું જ આમ નીચે ખેંચાય જેને વજનનું લાગ્યું એટલે આપણને આ વજન્યું લાગ્યું છે એટલે આપડે તરવું છે ખરું પણ તરાતું નથી એટલે ઉધ્વ શબ્દ આત્માને જ લાગવું પડે ચેતન બીજાને ના લાગે સમજાયું એટલે જગત ને રીતે સમજવાનું છે એટલે કે સ્થિર बने वे नास्तु दिशतु मान्यतारूपी जगत मैं बटकना दृश्य फक्त मर्यादित समय आ ज्ञा ए धर्म ने तप थ दृष्टा थी सच्ची दा तमय स्वरूप एले अन्खो बात साची है आज है अपु આપણી ઉર્ધા અને પૂતગલની અધોતા તે પૂતગલમાંથી બહાર નીકળી જાય હવા બધી પૂરા બધી એવું નહીં ટાયર ને પેલો વાલ જરા દબાવે છે ઠુશ્ક બધું હવા નીકળી જાય છે દાદા તો કરી આપ્યો છે પણ પછી એને ઓપરેટ કરીએ છીએ આપણે કરવા જઈએ છીએ પાસે બધા હા ચાલો કવિરાત ચલાવો અત્યારે એક પદ લઈએ હમ ટાઈમ છે હેલે ચાલ Yeah, yeah. You're tough, but... falls so swa મોટી થઈ હતી આપણે બધા હાજર હતા નેચ સચિદાન શું સરીબેન જરૂર હા હા લગાવી ગઈ પછી આગળ ફરી લખાણી દીધા બે હજાર ત્યારે પંદર મહાત્મા ને લઈને આવ્યો હતો અને દસ ટીચર હતા એની વચ્ચે leva <laughs> એની ને આપ આપ વગર અમને કાઢી ના મૂકશો હા શાંતિથી